એટલે પેહલી વખત મેં બહાર પાડ્યું એટલે તમારા આચાર મારે જોવાના નથી પરમ વિનય માં તો રહેવું પડે ને પરમ વિનય આચાર કરો ઉત્પન્ન થાય છે આ જ્ઞાન કરવા જ ના થાય જ્ઞાન જ ઉત્પન્ન કરે છે શું કયું જ્ઞાન આપણું પેલો નથી અને વિનય ઉત્પન્ન નહી થયો છોકરા મુંબઈ ત્રીજા દર્શન કરવા આવે તો વસ્તલે મારે દોઢ વર નું છોકરો હોય રોજ હવા પર ઉઠી ચડી પંચ પાસ કોને ફરવ્યો પરિણામ ઉત્પન્ન થાય ને છોકરું ફેતા એ રીતે દોડવાનું છોકરું સી રીતે વિધિ કરવું પડે હવે આ કોઈ પણ ધર્મ નું એ કરવું પડે બાળકો સીધા બેસે એક જ ઠેકાણે બેસે દાદા એક જ ઠેકાણે બેસે હા એટલે બધે બધે બાળકો બે આ દાદા એને સમજ પડે ના પડે એ પછી તમારો બાબો ના કોજણ કોને એમ કેવાય કે જે બે ચાર જગ્યાએ ફીટ થાય કેવું બે ચાર જગ્યાએ ફીટ અને આ તો એક જ જગ્યાએ કૃષ્ણમૂર્તિ દેખે તો કોઈ બીજી જગ્યાએ ફીટ જ ના થાય ત્યાર પછી મેં કહ્યું તમારી વાઇફને તેલ લાવો ને એ તૈલતા વાઇફે કહ્યું કે અત્યાર સુધી તમે ખોટો ધૂની હતા કે શું કે છે તમારા નકામ દવાડ કરતા હતા અને ઘેરે કોઈ દા શાંતિ નહીં રાખી આજે દાદા ને મળ્યા પછી તમે શ્વાંત થયા દાયા થયા પછી નાના છોકરા હોય બધા ઘરમાં કોઈ બાકી રહ્યું નઈ